અને આપણે ઓલી થાય જાતે એની વેઠ એનો સ્વભાવ જ છે એની વેચા એનો સ્વભાવ જ છે ઓટોમેટિક તો થઈ જ ગયું આ તો સાસ્તવ આ મુશ્કબત કોઈ ઘણા વર્ષોથી ગરમ પર ગરમ જાયરી સબને ઘટાડવાનું તો છે થડી વચ્ચે સન્દીપુર ના છે પડી ગઈ ઠંડી થઈ જાય ઠંડી થઈ જાય ગરમ થઈ જાય ઠંડી થઈ જાય આત્મા નો સ્વભાવ છે ત્યાં પણ આત્મા થાય તો નજીકનો આરોપ કરે અપ્રગટ હોય આત્મા અપ્રગટ હોય ને क्यारे अगट अप्रगट हाँ પ્રત્યેક કોને કરું છું તું દેખાય છે જે દેખાય છે નજર સામે છે તે પ્રત્યક્ષ હા સર હોય નહી એ વસ્તુ દેખાય તારે દારૂ પીરા માં શું કાયદે તું કઈ નઈ લગી જાય છે પણ આવ્યો હમણા કોળમાં ભાઈ બંધ સત્સંગ કર્યો આ જાણવાથી મોત મજા થાય પછી એને કહ્યું કે આ પાંચ દસ વર્ષ જે મોત મજા કાઢીએ છે એમાં આટલો આખો ભાવ બગડી જાય અનંતો તને ખબર ભગવાન આપે ત્યાં વાણી ના ચાલે પછી એ લોકો પૂછ્યું કે તને ખબર હોય તો ભગવાન ની ડેફિનેશન આપણે કહ્યું કે ત્યાં વાણી ના ચાલે અવ્યક્ત અવ્યક્ત છે હું એમાં ભગવાન એ વિચારો હું પરવાસ થઈ રહ્યો ખબર છે તો એ મોજ મજા ની ભ્રાંતિ ખરી ને એ ભ્રાંતિ ખરી ને આ મોજ મજા છે એ ભ્રાંતિ ખરી ને બુદ્ધિપૂર્વક સમજાય એવું હોવું બુદ્ધિપૂર્વક ની વાત માન દેવી વાત જગત એવત ચાલે કરે જગત દેવ સયને અસ પરમનજી પરમનજી પરમનજી થાય કે ના કાયમે પોતા લાખો વગર આ જ્ઞાની પુરુષ થાય રે હા રાદા રાદા કે તે લેણી લખ્યા છે સાડીયો સાવ કેવાય અને દુખે જે કેવાય અને માથું દુખે જે કહેવાય અને કમળો થયો છે કેવાય જો આનું શું છે અરે આપણા બધા આચાર્યો આવું લખે છે અને સૂરજ ઉગ્યો કહેવાય કે સૂરજ આત્મો કહેવાય અલા આ તો મે જાણ્યું છે કે ઉપાય બતાય કે잖아 પાછળ રહી જવાનું કેટલા આયા ઓરો સમજ અનીરાત ઓને કાયા દ્વૈરાત ભૈરાત ભૈરાત ભૈરાત કેનો ભૈરાત છે ભગવાન એટલા મજા કાકા ને પેટી મારી પાસે ક્યાં થયું સેન્ટ આવે એવું નથી આજે ઉત્પન્ન જ નથી ઉત્પત્તિ જ થઈ નથી અનાજી ખાતી આવું છે આટિયા જા પર પારાનો કે બરોબર આ ઓલ આખા આને તો જો આખોથી બહાર પર આ તમને એની પરવા થાય બિગિનિંગ થાય બિગિનિંગ થાય લે એન્ડ આવે ઉત્પન્ન થાય નથી દિવાલ ઇટસેલ્ફ આ ફરમન કે દે લે લે લે વીરા આ આ રદ કે લે શું ઓર દેના થાય મેરા પાજ સોલ્વ કરવાનું મુશ્કેલ પડી જાય ઘણા ડબલ પસંદ થાય છે પહેર્યા પછી ડબલ પસંદ ઉભો થાય છે હા શું કરે પછી છોકરા પહેર બેસાડ ફાઇલ નો સંભવ નિકાલ કરવાનો કયો હવે એ મોક્ષ માર્ગમાં રૂકાવટ કરતી હોય ફાઇલ મોક્ષ માર્ગમાં રૂકાવટ કરતો નથી અને પછી હું જયારે શબ્દો થઈશ ત્યારે જોઈશ તમે હમણાં તું જા તો ચાલે એવું કાલે મારી આજના તમારે ના ભાજી કઈ સંભાવ નિકાલ કરો જેવું તમારે ભાવના પેલું મૂકીને અઘરું ક્યાં કરે તમે લાયું દીપક દીપક દીપક ભાઈ દીપક હમ છે ને અત્યાર સુધી શું કર્યું કરો છો લેબર કોન્ટ્રાક્ટ બનાવવા સુપરવિઝન કરે છે સુપરવિઝન કરે છે માતા નું દુખાવે સુબ્રંજન કરે ખરા એમ કરે ના કરે ના કરે તો પછી તબિયત કરે છે સુપ્રંજન કે શું કરે બી <laughs> કહી <laughs> રોજ ચાકડી વાળે કાકા હતા તે પગ જતા હતા તમે જતા હતા વિચાર્યા ખાલી પગ જતા જતો કોણ જતો ઊંઘી ગયો ખરો બધા સમય આવે રાતે બે વાગે ઉઠવું હોય અઢી વાગે ત્રણ વાગે જ્યારે ઘડિયા મૂકવા ના પડે છે લેવા પાટીદાર છે હળુ કરવી ખરા કરવી હવે કરમી કરે તો બીજો કોઈ ખોટું કામ કરે તો ગુસ્સો આવે ખોટું શારી ખાતરી છે મને લાગે ને अपने मन ने लगे क्या खोटू करते करो नहीं जाए मैं मन जाने ना जाने जाए तो खोटू कर એને મને જાણ્યું નહી ક્યાંક ખોટું છે એવું એટલે ખોટું કરી નાખ્યું નહીં ખોટું થાય છે એવું જાણ્યું નહીં સમજણ ખોટું કરી નોટું કરતા નથી સમજણ ખોટું સમજણું હિન્દુસ્તાન <coughs> ને સાબંદા લેવા નથી બે નિયમ ભગવાન છે ખરા માન્ય દેવ પણ રા માન્ય દેખરા પણ જોયા નથી હે માન્ય દેખરા પણ જોયા નથી કેના આધાર માનસથી આધાથી માનસથી આધાર છે હા આધારથી માન આધાર તો આધાર છે અમારું યા પુસ્તકો લખાયા છે ભગવાન છે કે ભગવાન છે પુસ્તકો ના લખાય ના લખાયો હતો ના લખાતા લખાયા માનતા લખ્યા જ કરે અત્યારે લખે છે ભગવાન આગળ માણસો થઈ ગયા માણસો જે ભગવાન થયા તે લોકો લખી ગયા મારી બધા કૃષ્ણ નથી ભગવાન કહું છે ભગવાન પેલા ભગવાન ને તો આકાર બતા બોલતા ગાય ને ભેસ ને બધા બચ્ચા થાય નઈ કોણ બનાવતું હશે અંદર કોણ બનાવતું અબનાજી કોઈ બનાવતા રહેશે ને હા આવું તો જોઈએ આવું તો જોઈએ શાંતિ બેસીને ઓ તો બેસીનેરાઓ જનરેડમ ઉજે ઉજે ઉજે માયલોકા ઉજે મુજવી માયલો ઉજે ઉજે મુજે મારે જેતાઈલો કોનો નારિયા એને તેલા નારી કેટલા નીકળશે રૂટીન છે એ તો રૂટીન છે પણ આપડે વિચારવા જેવું અવતારમાંગલ ફોલ કરાય એવું છે પઝલ નું સોલ્યુશન છે પછી પધલગો ના થાય એક પઝલ ફોલ થઇ જાય પછી પદલ ગો જ્યાં સુધી પગલ ફોલ ના થાય ત્યાં પઝલ થયા ધારે પેટ પાડું બનાવે વાસો બસો બધું આકાજે ગુજરાત ને જોડે જોડે વિચાર ચેતન જે વસ્તુ કરે છે જળ જે કરી શકે છે મિશ્રચેતન કરી શકતું જ નથી જળ જે વસ્તુ કરે છે એ મિશ્ર ચેતન કરી શકતું જ નથી મિશ્ર ચેતન ની બનાવેલું જળ છે આ મિશ્ર ચેતન નું બનાવેલું છે જળ જે કરે છે મિશ્ર ચેતન નથી કરી શકતું એ તો કરે ને હવે કાર્ય જુદું ને નહીં પણ એ તો કાર્યક્ષેત્ર મનુષ્ય નથી કરી શકતો હા મનુષ્ય નથી કરી શકતો કોમ્પ્યુટર કરી શકે છે કોમ્પ્યુટર નો શોધક જ મનુષ્ય છે એ પ્રજલ છે ને મોટું એ પ્રજલ છે વિજ્ઞાન થી એ બુદ્ધિ કામ ના કરે બધું વિજ્ઞાન થી થઈ રહ્યું છે ભગવાન બનાવતો ભગવાન એ વિજ્ઞાન માં ફસાય પછી પગરું બના થાય આપડે એ કોઈને દુઃખ ના થાય કોઈ પ્રાર્થના થાય એવું જીરંજી વા સત્ય બોલવું જોઈએ સત્ય જે સમય છે અનુકૂળ આવે છે બોલવું જોઈએ હા એવું જીત હોવું જોઈએ સત્ય વધારે પડતું કઠોર હોય છે સત્ય વધારે પડતું કઠોર હોય છે સત્ય સત્ય સત્ય નાગો ના ચાલે નીકળ ના ચાલે કપડા પહેરાયે એવું જોઈએ એટલે ના ચાલે ગયા એનું હિતકારી હોવું જોઈએ પછી હિતકારી પ્રિય લાગે ચાલે પછી એટલા છે નહીં પણ મિત હોવું જોઈએ થોડા શબ્દો બાપ ની બહુ કે સત્ય નથી પ્રિય ના લાગે હિતકારી ના લાગે એટલે પ્રિય લાગે એવું કેવું માજી કફડા પહેરા કેટલા દેખાયેલો છે તમે ખોટું કરો છો તારા કેટલા દેખાય તું ત્યારે અક્કલ નથી શું ભર્યા કરો નથી ને અંડરહેન્ડ થયા હતા ને એક બે જગા એ થયા તા અને નતા થયા બધું થયેલા જ નહીં પણ બધા ફફડા નથી થયો અપરાધ નથી થયો જ દેખવા નહિ જુ આરોપી તું અને વકીલ તું સમજી વાતાવરણ બધું હવે આવે છે પણ વકીલ વકીલ દેખાય વકીલાત કે ના છે સાહેબ બધે એવું ચાલે છે રોજ પગલા પાંચે પાંચ થાય મારા ખબર પડી જાય આ બાજુ નબળીઓ કાઢવી પડશે નબળીઓ કાઢવી પડે નબળીઓ કાઢી તો મીઠું વધારે હોય કઢી માં મીઠું ઓછું હોય ચલાવી લેવા આપડે હિન્દુસ્તાન નો કાયદો થઈ કાયદો થઈ જાય ધન્યવાદ છે આપણે થાય તે પણ એનો એને આપણને અસર ના થાય એ રીતે હાથ થી કામ લેવું આપડે તો જગત તો ભૂલી જાય છે પણ આપડે ભૂલાયેલી ને જગત તો બધું ભૂલે જાય જગત ને થોડો ભૂલાય ફોન આવતા જ્યાં સુધી એનો હિસાબ ના થાય તો મજા આવતા ફાઇલ નો નિકાલ થઈ ગયો કે આપણને ભીડ તો પડે ભીડ એ ચાલે નહીં ના કાય દાદા પણ એમાં એવું હશે ને માણસ માણસ ઉપર આધાર રાખે છે એકાગ્રતા આવતી નથી આ માકી ને માણસ તો ખબર પડતી નથી खबर पड़े ना पड़े माड़ा के लगे मगज कई कोई कर्मकांड करता हो एकाग्रता रहती नहीं मा मा गण तो एकाग्रता रहती है कहू तो है आप એટલે જેમાં ઇન્ટરેસ્ટ છે ત્રણ ત્રણ કલાક મન થાય એ તો બધું મનમાં માનેલું બે જગ્યા ઇન્ટરેસ્ટ નાખત પાકિટ મચાવ ઇન્ટરેસ્ટ તમારે જતો નથી ઇન્ટરેસ્ટ બઉ છે ને પછી હા રૂપિયા ગણા છે ભગવાન તો રોજ ત્રણ ત્રણ કલાક કોઈ આજે આવે ને ઇન્ટરેસ્ટ નો સવાલ એ છે કે ઇન્ટરેસ્ટ લાગો છે કરો પણ બીજી વસ્તુ નું ખેંચાણ થી ખેંચી જાય છે પણ લાવવું કેવી રીતે એમ કે ભલે એવું છો હા બીજી વસ્તુ નું ખેંચાણ વધારે હોય એ વસ્તુ માની લો પણ મારા આમાં લાગો જે ઇન્ટરેસ્ટ કેવો તે લાવું એમ કે તમારી જે રીતેમ ખેટે જાય છે માન ખેટે જાય હાલ મને શું કરવું છે આને મારા હું કંઈ કરતો તો મારા જો ઓફિસમાં આજે અફિલ ખેતાલો વાંચવાનો છે એટલે મન જતું રહે છે 만લી સીટ એકાધિકાર કેમ ચાલે લાવવા માટે શું કરવું એને કરી પડતો આત્મા છે થઈ ગયા નથી થયા નથી ને થઈ ગયા છો મોહનલાલ ને અપમાન કર્યો તમને બીજા થાય નહીં તિરંદ્ય નિરાકાર થઈ ગયા ઘર પડે તોડે નહીં કર્મ ના બંધન માયા ના બંધન માંથી કર્મ ના બંધન માંથી છુટી નથી સકાતો પછી બિન આવીને આવી ચાલ્યા કેપ્પુ ના પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કરવો જોઈએ કે માર્ગ બતાવે માર્ગી ચાલવું જોઈએ સત્ય હિંસા આપણા ગુરુ હોય આપડે મિચિંગ અમારે સ્ટેશન જવું છે दुनिया बनाई थे? ना विचार बनाये लगे आदि आदि से बना करें कर्म आधार कर्म प्रमाणी प्रमाण कैसे अनादिनंद को बनाई भगवान कई कुंभार नहीं गा દુનિયામાં ભૂતકાળ ક્યાં આપણે જાણી શકીએ અનેક કર્મો કર્યા હશે અનેક કર્મો કર્યા હશે ભૂતકાળ ક્યાં જાણી શકીએ શું કર્મ કર્યું ખબર છે આદેશ કર્મ કર્યા તમે અને આપડે જો કયા કર્મ કરીએ છીએ તો પૂરેપૂરી જો જ્ઞાન હોત તો કર્મ કરો છો આજે કામ કર્યું ધંધો જે કરીએ કરવાનો છે ધંધો પોતાનો જે છે ભગવાન નું નામ દેવાનું સવારે ભગવાન નું નામ દેવાનું ના પોતે કરતો એના કોઈ જાય ને ધંધો પોતે કરતો હોય ઉદય આવે પૂર્વ ના કે પાપ કરે તો એટલે પાપ કર્મ નફો કોજ આપે છે કુની કર્મ નફો આપે છે અને પાપ કર્મો ખોટ આપે આપડે શું કર્યું પુન્ય પાપે કર્યું આખો દારો તમને અહી ચેન્જ લાવ્યો કામ કર્યું નહીં તમે શું કર્યું તમે ત્યાં ધંધા પર જાઓ છો કોઈ હારો હોય તો પગ ચાલે પગ ના ચાલે બધું કોઈ કરે છે तै शू क्यूक करो चौबीस कलाक जागत होगी आत्मा तो चौबीस कलाक जागता है उम्र तेरे हाथ में આપડે સુરદે તમારા ઘર ઊંઘું સમય થાય સમય થાય એટલે ઊંઘી જવાય ટાઈમ થાય એટલે ઊંઘી જવાય કેવું આપડે હાથમાં બને ઉઠવાની સત્તા કરી ઉઠાવે છે એ તમે કહે ચિંતા કરેલી કર્મ જેવું હોય છે ચિંતા ઊભી થાય છે એ કરમ કયું કેવાય થાય ને ચિંતા મોટો મળી ફરવું પડે છે મોક્ષ આપડો થતો નથી આપડી ચિંતા તો ખરીજ ને મોક્ષ ની ચિંતા નથી ચિંતા નથી કુટુંબ હોય ચિંતા જ્યાં સુધી કુટુંબ હોય ત્યાં સુધી થોડી ઘણી ચિંતા છે પુરસાદ કર્યો કેવાય જે તમે ચિંતા કરો એટલે પુરસાદ है, नहीं चारे पी ना गुस्सा जाए करम कर સંજોગો માણસ ને ગુસ્સો કરી નાખે છે કોઈ પણ માણસ અપ્રિય વસ્તુ સાપ તો તરત ગુસ્સો આવી જાય મનપસંદ વસ્તુ ગુસ્સો ડુંગર પછી દેખાવા પડે તો નથી કરતો તારે ડુંગર એટલે કરવાનો પોતાના હાથમાં છે એની વાર પૂછવો થઈ જાય કે ડુંગર પર ના કરે ને આ કર્મ ઉદય છે નકર વિચારે હા એ તમારી જ ભૂલ છે તમારા કર્મ ઉદય આ નિમિત્ત મળી આવ્યું છે શું કરે મળી ઠોકર મળી આવે માર છે કર્મ બંધાય નહિ સંસારમાં કામ સારા કરે સંસાર સારા કરે એવું